જય સ્વામીનારાયણ બાલસ્તાવત ક્રીડાસ તરુણસ્તાવત તરુણ રક્ત વૃદ્ધાસ્તાવત ચિંતા મગ્ન બ્રહ્મણી કિગ્ન ભજગોવિંદજગોવિંદ ગોવિંદજ મૂઢમતેન જનન પુનર મરણ પુનપિ જનની જઠરે શયન યસારે ખલું દુસ્ે કૃપ્યાપરે પાજગોવિંદ ભજ ગોવિંદ જ ગોવિંદોવિંદોવિંદ ગયા શુક્રવારે આપણે અગ્રેવહની પૃષ્ઠે ભાનુ रात्रो चिबुक समर्पित जान करतल भिक्षा तरुतलवास तदपीन मुशा सांकराचार्य महाराज के पंच नूणी तापे कोई आशरा स्थान न राखे खावा कोई वासन के पदार्थ न राखे आत्मा में भिक्षा हाथ में जल पीए ज्या त्या भूमि पर पड़ी रहे ये बात तप करे त्याग करे के हठ योगनी साधना करे तो पर। आशा तृष्णा वासना पाश ये छूटवो कठन छे। मातेज भज गोविंदम भज गोविंदम गोविंदम भज मूड मूढ़ काम तप त्याग योग साधनाओ नही करे एना अनंत काम सीधू साधु लागत एवं भगवान नाम स्मरण काम करे करें एवं बात शंकराचार्य कर संदर्भ में अपने उपलेटा सऊजी शास्त्री ने सरस प्रसंग आप कि केवी के रीते निर्दोष थी और भगवान स्वामीनाराण ना चरण ने पाया मूल कहानू के, के मनुष्य जीवन मैं पी आज शवजी शास्त्री करी गया जीव य नहीं करते बदा भक्ति की बात सांभे नाम स्मरण ना महिमा सांभे साभ्या पी के जप के करे जीवन कई रीते जाए विचारो जेटू संभाय कमझात नहीं जमाय कचरण थात કરવા જેવું ભજન ભક્તિ છે પણ લોકો કઈ રીતે જીવન વિતાવે છે તમે આટલા વખત થી સત્સંગ સાંભળતા હો એટલે ખબર જ હોય ને કે ભાઈ જીવન કેવી રીતે જીવવું અને કરવા જેવું શું છે એ બાબતમાં કાંઈ કોઈ અજ્ઞાની નથી छता जीवन केम जाए कई रीते जाए हव श्लोक में शंकराचार्य जी करें बास्तावत क्रीड़ाशक्त तरुणस्तावतुणी रक्त वृद्धस्तावत चिंता मग्न परे ब्रह्मी को लग्न बालास्तावत क्रीड़ा शक्त बालक ज्या सुवस्था है ત્યાં સુધી એટલે કે બાળ અવસ્થામાં ક્રીડા શક્ત એટલે રમત ગમતમાં આસક્ત રહે છે તરુણસ્તાવત એટલે યુવાન થાય છે ત્યારે તરુણી એટલે સ્ત્રીમાં આસક્ત થઈને રહે છે વૃદ્ધસ્તાવત ઘરડો થાય છે ત્યારે ચિંતા મગ્ન થઈને જીવે છે પણ પરે બ્રહ્મણી કોપીના લગ્ન પણ ભગવાનમાં કોઈ આસક્ત થતો નથી કોઈ ભગવાનનું ભજન કરતો નથી બાળ રમતમાં કાઢે છે યુવાની સ્ત્રીઓની પાછળ ફરવામાં એટલે કે એની એમાં જોડાવામાં કાઢે છે ગઢ પણ છે ઈ જાત જાતની ચિંતામાં કાઢે છે પણ આ જીવ કોઈ રીતે ભગવાન ભજતો નથી એટલી વાત સટીક સરસ કરી છે જાણવા છતાંય આમ જ જાય છે ને કે નઈ નહીં કરવું જોઈએ આગળ કયું એમ જ કરવા જેવું છે ભજન કરી લીધા જેવું છે જો આંખ ખુલે નહીં આખો દિવસ ભજન થયા રાખે તેના જેવો કોઈ ભાગ્યશાળી નહીં પ્રથમનું પહેલું જ વચનામૃત મહારાજ કે ભગવાનના મૂર્તિમાં અખંડ મનની વૃત્તિ રાખવી એના જેવું કોઈ કઠોળ સાધન નથી એના જેવી કોઈ મોટી પ્રાપ્તિ પણ નથી કારણ કે ભગવાનની મૂર્તિ છે ચિંતામણી તુલ્ય છે ચિંતામણી જેના હાથમાં હોય જે ઈચ્છે તે પ્રાપ્ત થાય છે તેમ જેને ભગવાનના સ્વરૂપમાં મૂર્તિમાં અખંડ વૃત્તિ રહે છે એ જો ઈચ્છે તો જીવ ઈશ્વર માયા બ્રહ્મ પરબ્રમ ગોલોક વૈકુંઠ આદિ જોવાની ઈચ્છે તો તત્કાળ દેખે છે એને કંઈ બાકી રહેતું નથી પણ આપણે કરવું નથી કરું છે શું બસ આવી જ રીતે બાલ સ્થાવત કીડા શક્ત ભગવાનની મૂર્તિ તો ચિંતામણી હશે જ પણ મનુષ્ય દેહ પણ ચિંતામણી છે મનુષ્ય દેહ મહાપદારથ હે પારસાની हे पारस खी कहत कबीर सुनो भाई साधो बीजा तो हमेम हम छे नहत <laughs> कबीर सुनो भाई साधो તો કોઈ સંત વીર લાય જાણી રેવું તમારે નગરી મારા જબ લગહે દાના પાની જબ લગહે દાના પાની માટે મનુષ્ય દયા મહા હે પારસ ખાન એક જ મણી મળે ને તોય માલામાલ થઈ જાય ઇન્ફિનિટી અંદર ગોલ્ડ છે ને પારસમણીનું એવું કહેવાય છે કે લોખંડ અડાડો સોનું રેલે પાટાને અડાડી દુર બધું સોનું થઈ ગયું બો એટલે એક પારસમણી મળે તો પછી કઈ બાકી રહેતું નથી આ તો પારસની ખાણ છે અનંત પારસ એવું આ મનુષ્યનો દેહ છે પણ બાળકને હાથમાં હોય એટલે શું કરે રમે બસ એટલે બાળપણમાં રમવામાં જ આસકત રહે છે આવા મનુષ્ય દેહ પારસ મળી જેવો ચિંતામણી જેવો છે તો જેમ બાળક કાંકરો માનીને રૈમા કરે એવી રીતે આપણે પણ એનો અર્થ એવો પણ થાય જ્યાં સુધી રમતગમતમાં આસકત છે ત્યાં સુધી એને બાળક જ માનવું મનુષ્ય દેહ ને એ રમત ગમત માં પારસ મળીને વાપરે એના જ એવું છે શાલી ગ્રામ ચટણી વાટવામાં વાપરે એના જ છે બાળપણ માં રમતગમત અને કેવા આશક્ત હોય રમત માં તમે જોવા ને કેવી માથું ફાડી ના કેવી ગરમી હોય પણ આ ક્રિકેટ રમનારા આપણે આ યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં એમાં જોઈએ ખુલ્લા માથે તમને એસી માં પરસ્યો વળતો હોય અને એ બપોરના જ પાછા હોય બાર થી ત્રણમાં જ રમતા હોય જો છો ને એને તડકો લાગે ને એ કાંઈ નહીં જાઓ નહીં ઠંડા પાણી માગી બોટલ ત્યાં પડી પીતા જાય રમતા જાય ને ભુવાન ભાન ભૂલી જાય બોલો કેટલા અસક્ત છે રમતા રમતા કંઈ વાગી જાય લોહી નીકળે તોય કંઈ ખબર ના પડે એટલું ભાન ભૂલી ને આશક્ત થઈને રમે છે વિદેશની અંદર વર્લ્ડ કપ રમાશે થતો હોય આપણા ભારતના સમયે તો બે વાગે જાગીને ટીવી ઓન કરીને બેસી જાય પણ કોઈ મરદ પૂજા કરવા માટે જાગ્યો બે વાગે અરે ચાર વાગે કોઈ જાગ્યો અરે છ વાગે કોઈ જાગ્યો હે ભાઈ આઠ વાગ્યા દસ વાગે ફોન કરી ક્રિકેટ માટેનું ફૂટબોલ ના વર્લ્ડ કપ હોય તો બે વાગે ત્રણ વાગે ગમે તેટલા વાગે હોય બોલો બેસી જાય કેટલું આશક્ત છે એટલું ભગવાન માં છે કે ભાઈ રાત્રે ઉઠીને એમ થાય ચાલો કથા સાંભળી લઈએ ના રે ભાઈ પાંચ માળા લઈએ નામ લઈએ ગુણાતી પેશાબ કરવા જાય છે વળી માલ ભાઈ તો ઊંઘ હોઈ જાય સ્વામી કે એવા હોય ભજન શું કરે એટલે બાર સાયન્સ નું મહત્વનું વર્ષ હોય તોય જોય ક્રિકેટ કે વર્લ્ડ કપ રમાતા હોય તો એ ભણવાનું બગાડી નાખે પણ રમત ગમત છોડી શકે નહીં એટલા પણ લોકો લાગી પડ્યા હોય છે અને એમાં એ પોતાની માનીતી ફેવરિટ ટીમ હોય એ હારતી દેખાતી અટેક આવી જાય લે મરી જાય ગોથું ખાં પડી જાય કેટલાય મરી જાય છે એ ક્યાં તમારા ભાણિયા થાય છે આટલું બધું થઈ જાય હે એવો પણ સચિન તેંડુલકર ને પગના અંગુઠામાં ઓપરેશન કરાવ્યું કોઈ એમને પછી એવું કહે કે આવું પેપરમાં હવે કદાચ પેલા જેવું ક્રિકેટ નહીં રમી શકે તો એક જણા આપઘાત કરી નાખ્યો ઓયલો રમે છે ને ઓયલો યોગ્ય કેવું આ સકત જીવન આપી દે જીવન ઓલો સચિ એને એક રૂપિયો દેવાનો હોય આનાથી પાંચમા ભાગનું નહી એક ભાગનું પણ જો ભગવાન નું ભજન કર્યું હોય તો ભગવાન એને અભરે ભરી દે પણ ક્રીડા શક્ત રમત ગમત માં કેવું આ ખોટી જગ્યાએ ભરાય પીડા છે ને એમાં કે બકાત છે કોઈ એટલે સ્કૂલમાં સાહેબ એ છોકરાઓને પૂછ્યું કે આમ માણસ વધારે બુદ્ધિશાળી કે પશુઓ વધારે બુદ્ધિશાળી તમને શું લાગે માણસ જ વધારે બુદ્ધિશાળી એક છોકરો ઉભો છે કે સાહેબ પશુઓ વધારે બુદ્ધિશાળી છે સાહેબ કેલા કઈ રીતે તો કે સાહેબ જો હાઉ સાચું કઉ કેમકે આ સૂત્રાત્મક વાતો બધી જબરી હોય હોય સોન્ય ઇમ્પોર્ટ સાન્ય એક્સપર્ટ સાહેબ એ ગોથું ખાઈ ગયું એટલે કઈ છોકરા અકલ વગેરે પશુ ઓછા બુદ્ધિશાળી છે પ્રોફેશન ચક્કર આવી ગયા ગજબ કેવાય અત્યાર સુધી બધા શાસ્ત્રો ધર્મગુરુ બધા એમ જ કે છે કે માણસ બુદ્ધિશાળી કોઈ ઢોર ચંદ્ર ઉપર થોડું આંટું મારી આવ્યું માણસો આંટા મારી આવ્યા તો કે ના સાહેબ પશુઓ વધારે બુદ્ધિશાળી છે કેવી રીતે પાંચ ઘોડાઓની દોડવાની રેસ ગોઠવી હોય પાંચ ઘોડા દોડતા હોય તો પચાસ માણસ જોવા આવી જાય પણ દસ છોકરા દોડવાની સ્પર્ધા રાખી હોય એક એક ઘોડો આવ્યો અરે ઘોડો શું કોઈ બકરી જેઠું ગધેડું કોઈ આવ્યું તો કે ના વધારે બુદ્ધિશાળી છે આમાં શું જોવાનું હોય અને આમાં શું કેમ ટાઈમ બગાડો એના કરતા લીલા ખેતર માં ચરી મજા કરીએ ને આમાં હું નંદકી ચડી પહેરીને આટા મારે છે ખબર ન હોય તો એટલે ફૂટબોલ રમતા તે લાલુ જોવા બેઠો છે કે એ સબ ક્યાં કરે એ ગોલ કરતા તો બોલ તો ગોલ હે હિ બોલ તો ગોલ હે હિ તો ફીર ગોલ કરવાની ક્યાં જરૂરત રમત ગમત નું સમાપન થયું રમત ગમત મંત્રી પછી એક જ દી દેવો જોઈએ કઈ ખબર ન પડે તો એ આવું હેલે બુદ્ધિશાળી તો પશુ જ માણસો એની પાછળ પડ્યા છે जो आर्थ य रमव नहीं अथवा थोड़ा रमव नहीं न थी। पन खास कर बापण जूटवा तो जाए कहवात है कि संस्कार आपकने भजन भक्ति मार्गे વાળવું જોઈએ અને થોડુંક બાળક સમજણું થાય તો એમણે પણ ભગવાન માર્ગે વળવું જોઈએ પણ હવે આજે તો તમે જોવો છો ને કે બુદ્ધિશાળી લોકો બધા ભેળા થાય એટલે એના સેમિનાર ચાલે પ્રવચનો ચાલે ભાઈ બાળકોને તો ધર્મના શિક્ષણથી દૂર જ રાખવા જોઈએ બાળ માણસ ઉપર કોઈ પણ જાતનું એવું બીજા રોપણ કરવું જ ના જોઈએ કારણ કે એમની બુદ્ધિ કાચી છે પરિપક્વ બુદ્ધિ યુવાન થાય અને એની બુદ્ધિ પક્વ થાય પછી એ કોઈ ધર્મને ગ્રહણ કરે તો જ એ એના ચોઈસ પ્રમાણે પસંદગી પ્રમાણે એને કરવા દેવું જોઈએ પણ આપણે એના ઉપર કોઈ ધર્મના સંસ્કારો ક્રિયાકાંડો કે કોઈ પ્રકારની ઉપાસના એ વિધિ વિધાનો કોઈ શાસ્ત્રો કોઈ શાસ્ત્રના વચનો એ એના ઉપર ઠોકી ન દેવા જોઈએ બાળકને મુક્ત રાખવો આવી જાતની બધી આજે ફિલોસોફી છે કે બાળકોને તો કઈ આવું શીખવાડવું જ નહીં બસ એટલે જ ને ઘણા લોકો તો બધા બિન સાંપ્રદાયિક ના બહુ એવા દંભી લોકો છે ગણેશનો ગ ક કાઢી નાખ્યો ગધેડાનો ગ રાખ્યો કકો શીખવાડે એમાં ગણેશનો ગ આવતો હવે ગધેડાનો ગ શીખવાડે ધર્મના સંસ્કાર બાળ માણસ ઉપર કઈ નહી નાખવા જોવા આવ્યો એ બેઠા તા ને એમાં પછી આ વાત નીકળતી એટલે એનો મિત્રો કે આ બધા લોકો નાના બાળકોને ચર્ચમાં લઈ જાય છે ને મુસ્લિમ લોકો એના મસ્જિદ લઈ જાય છે હિન્દુઓ એના ટેમ્પલમાં લઈ જાય છે અને જાત જાતના એના ધર્મોના અને સૌ સૌના પોતાના ધર્મના અને બધી સંસ્કારો નાખી નાખીને બાળકોમાં ધાર્મિક શિક્ષણ શિક્ષણ ઠસાડી દે છે ધર્મ પકડાવી દે છે અમુક પ્રકારની ભાવનાઓ પકડાવી દે છે ધાર્મિક અને બાળક એ કરતો થઈ જાય છે એટલે એનું મન આપણે પહેલેથી આપણા પ્રમાણે ઢાળીએ છીએ પણ એને પોતાની પસંદગી કરવાની તક આપવી જોઈએ અને યુવાન થાય સમજે ત્યારે એની મેળે પસંદ કરવા એ યોગ્ય છે પણ આ તો એક પ્રકારનો જુદી જ પ્રકારનો ત્રાસવાદ છે બાળ માણસ તમારું શું કેવું થાય છે કોલરીઝ પૂછ્યું કોલરીઝ કઈ બોલ્યો નહીં કે ભાઈ તો એમાં તો હું તો શું લોકો છે વિચારે પણ હું વિચારીશ અને પછી તને જવાબ આપીશ ભલે આ વાતને બે ત્રણ મહિના નીકળી ગયા કોલરીજ કોઈથી બોલ્યો જ નહીં કાંઈ પણ એક દિવસ એના મિત્ર ઘણી વાર મળતા જોઈ ને એમાં એ બેઠો હતો એને કીધું ચાલો ને બહુ મજાની વાત છે અમુક લોકો તો એ જે મેથડથી સમજાવતા હોય છે નાભી સુધી વહી જાય એમ એટલે કોલરીજ તો ત્યારે કહી શકતો હતો પણ એને ત્રણ મહિના સમજીને જવા દીધા બે ત્રણ મહિના નીકળી ગયા પછી બેઠો તો પછી કીધું ભાઈ આજે થોડું અહીંયા આપણને ઠીક નથી લાગતું તો મારો બગીચો છે તેમાં બગીચામાં આપણે ફરવા જઈએ લટાર મારીએ અરીએ હળવા થઈએ એટલે કે હા કોઈ વાંધો નહીં ચાલો હવે બગીચામાં ફરવા નીકળ્યા કોલરીઝના પોતાના બગીચામાં જાત જાતના ફૂલ છોડ આ ઘણું બધું હતું ફરવા નીકળ્યા અંદર પણ ભાઈ પગ મુકાય નહીં ડાળીઓ ગુલાબ ની આ તે હાલે બે ડગલા ચાલે તો કાંટા વાગે કપડા ફાટી ગયા આના પોતાના મિત્રના ઉજળા પડી ગયા લોહી નીકળી ગયા કાંટા ખૂંચી ગયા કેટલા સડેલા અને સુકેલા પાંદડા આડીવાળી વેલીઓને ડાળીઓને ગુથાઇ ગઈ ગયા ચલાય દી ફરવું શું બગીચામાં એટલે દોસ્તાર એટલો બધો ખીજાણો કે એટલે આ તું આ શું વાત કરે બગીચો કે છે આને આના કરતા જંગલ સારું હોય જંગલમાં કઈક મજા આવે આને તું એમ કે છે બગીચામાં થોડું ફરીયત મજા આવે છે ફાડી નાખ્યા કાંટા વાગી ગયા તું બગીચો હું વૃક્ષો કોઈ પણ જાતનો સ્વતંત્રતા ઉપર હું તરાપ નથી મારતો એને જેમ વિકસવું એમ વિકસવા દઉં એટલે પેલો કે તમને શું કહેવા માંગો છો તો કેમ નહી બસ એની સ્વતંત્રતાને હું નથી કહીએ રોપતો નથી એટલે પેલો દોસ્ત તાર કે સમજ્યો સમજ્યો ને તો બસ એ જ જો આ ફૂલ છોડ છે એને પણ આપણે એની સ્વતંત્રતાને રોકીને પણ આપણે થોડા સાફ સુથરા કરીને એને કાપીને સરખા નથી કરતા તો આ બગીચો જ થઈ જાય છે અને આપણને લોહી લોહાણ કરી નાખે છે તો જે બાળકોને આપણે ધાર્મિક સંસ્કાર નહીં આપીએ બાળકો શું થશે પોતે દુખી થશે કેટલાય લોહી લોહાણ કરશે કેટલાયના કપડા ફાળશે ચારિત્ર વિહીન કરશે મતલબ કેટલા સમાજને ભારરૂપ થશે એમાં કોઈ સુંદરતા રહેશે પેલો પગમાં પડી ગયો કોલરેજ તારી વાત સાચી છે તો બસ ત્યારે બાળકને આ અવસ્થા આપણે એને ઘડવું જ જોઈએ પણ ઘણા લોકોએ હા ધાર્મિક સંસ્કાર નાખવા એમાં એવું નથી કટ્ટરવાદ નાખવો ઘણા લોકો શું કે બસ હિન્દુ લોકો છે એને હિન્દુ ના સંસ્કાર છે જૈનો એના નાખે છે મુસ્લિમો એના નાખે તો હિન્દુઓ મુસલમાન બધું શીખવાડશે એના ઘરમાં વિષ્ણવ હોય છે એ વાતો કરશે જૈન ધર્મને પાલતા છે મા બાપ એ સ્વામિનારાયણ સંપ્રદાય વાતો કરશે મૂર્ખા બધા જેનું જે હોય જ વાત કરે ને જેને જ ભાવે છે જ કરે જે કોંગ્રેસી મા બાપ હોય એના છોકરાને કહે છે ભાજપ નો થાજો અને ભાજપી હોય એમ કે છે કોંગ્રેસ પોતાના જે ધર્મો છે સંપ્રદાય છે જે હોય છે ધર્મ જનુન એ સારું નથી એ સહિષ્ણુ બને બધાના ધર્મોને અપનાવે સારા કહે બસ પણ આમાં લડાઈ ક્યાં છે મારો ધર્મ સારો સાચો આપણે તો આશ્ચર્ય થાય એમ કે એનો તમે ઊંડો અભ્યાસ કરો તો એમાં આપણને એમ જ થાય કે આમાં આ રૂડું તો કેટલું થતું છે પણ તમે એમ જુઓ તો બસ તમે જ્યાં સુધી આ ધર્મ ન અપનાવો ત્યાં સુધી તમારો મોક્ષ ન થાય તમારું ભલું ન થાય કેટલું એમ એટલે કટ્ટરતા ન હોવી જોઈએ જનુન ન હોવું જોઈએ મુસ્લિમોનું જનુન અને કટ્ટરતા બે તલવાર થી માથા કાપી નાખે પણ તમે જો એના ન થાવ તો કટ્ટર છે જનુન છે ખ્રિસ્તી ધર્મ તમે જુઓ કોઈ પણ હિસાબે તમે ઈશુને શરણે થાવ તો જ તમારો ઉદ્ધાર બાકી નહીં સારી વાત સૌને આવું છેલ્લી એ તો ઠીક છે પણ આપણે કોઈ પણ જૈન ધર્મ હોય બૌદ્ધ ધર્મ હોય ઇસ્લામમાં કેટલાય ફાટા છો આપણને એક લાગે પણ એક નથી એમાં કેટલાય ફાટા વિણા ગણાય નહીઓ આપણે પણ સામાયણ સંપ્રદાયમાં કેટલા ફાટા હોય પણ તમે આશ્ચર્ય જોયું જૈન બૌદ્ધ મુસ્લામ ખ્રિસ્તી બધામાં ફાટા છે વૈષ્ણવો બધામાં ફાટા છે સૌ ફાટાઓમાં એક સંપ્રદાય એમાં ફાટાઓમાં પાછા બધા એમ જ છે તમે એનામાં આવો તો જ તમારો આત્યંતિક મોક્ષ થશે રાત દિવસ એના માટે ફિલોસોફી લઈને મંડી પીડ્યા હોય છે બીજે બીજે કલ્યાણ જોતા જ નથી ભાળતા જ નથી એવું તો કઈ હોય જ નહીં એટલે કટરતા અને જનુન એ સંસ્કાર બાળકમાં નથી નાખવાના બાકી શ્રીજી મહારાજે લોયાના નવમાં વચનામૃતમાં બહુ સરસ વાત છે વચનામૃતમાં તો બધું છે શ્રીજી મહારાજ કે બાળપણ હોય કાચી બુદ્ધિ હોય એ જ વખતે શ્રુતિ સ્મૃતિ આદિ ધર્મગ્રંથોમાંથી સદાચાર રૂપી ધર્મ છે એનું શ્રવણ કર્યું હોય તો જ જીવનમાં ધર્મ પાંગરે છે બસ મોટી ઉંમરે જ્ઞાન ભક્તિ વૈરાગ્યની વાતો બરાબર છે પણ કાચી ઉંમરમાં જ આ એને શ્રવણ કરવું જ જોઈએ વિધિ આ બધા સત્કર્મો સદગુણો ધર્મના સદાચારો એનું શ્રવણ કરે તો જ ધર્મ એના જીવનમાં આવે વાત સાચી છે ને આ કાચી ઉંમરમાં એને સદાચાર શું છે એ સમજાઈ જવું જોઈએ અને તો જ એ લોહીમાં આજે તકલીફ જે છે ને કોઈ તમે બાળકો તમારા ઘરે જન્મે છે કોઈ બચપનથી એને સંસ્કાર આપવાની વાત કોણ કરે છે ભલે કોઈ ધાર્મિક લોકો હોય એ વળી શીખવાડે દેવ દર્શન કરવા મસ્તક નમાવું માળા પૂજા બધું શીખવાડે બાકી પણ એવા કેટલા ટકા અને એવાય સત્સંગી હોય વૈષ્ણવ હોય તોય એમાંથી નહીં પાંચેક લોકો જ આવું કરે છે બાકી એના છોકરાઓને ખુદ નહીં કઈ શીખવાડતા નથી એમને છૂટા જ મૂકી દે છે આ મોજ મજા કરાવે લાડ લડાવે અને ભણવામાં હોશિયાર થાય એના માટે કેજીથી માંડીને બધી જ સવલતો એ ખર્ચે ધાર્મિક સંસ્કાર આપવાનું સદાચારનું શિક્ષણ આપવાનું તો કોઈ તસ્તી લેતું જ નથી ખરેખર નથી લેતું કોઈને એમ થોડું થાય છે કે છોકરો ઘણો મોટો થતો જાય છે ને હજી પૂજા પાઠ તરફ ભગવત ભક્તિ તરફ હજી વેળ્યો નથી ચિંતા થાય થોડી ના એનો ગ્રેડ વધતો નથી ફર્સ્ટમાં સેકન્ડમાં થર્ડમાં ફોર્થમાં હજી ગ્રેડ નથી વધતો ડોક્ટર કરવો છે એન્જિનિયર કરવો છે એ જો નહીં થાય તો એનો શું અર્થ છે અમારું લાઈફમાં પછી કોણ એની ચિંતા થાય પણ પેલી ચિંતા થતી નથી બચપણમાંથી માતા પિતા ઘણી વાર એલર્જી લોકોને એટલે પોતાના સંતાનો ને તમારા સંતાનો કેમ થઈ જાય છે જોઈને કે તમે ડ્યુઅલ પર્સનાલિટી જીવો છો તમે ધર્મની વિધિ પૂજા બધું કરો છો પણ બાકી બધી અનિતિ ખોટું બોલવું દુરાચાર આ બધું જ ચાલુ હોય એટલે છોકરાઓ કે આના કરતા આ ન કરવું સારું તિલક ચાંદલો કરવો ને લૂંટ ચલાવવી અનિતિ કરવી ભ્રષ્ટાચાર કરવો વેળસળો કરવી ખોટું કરવું તો જેમ જેમ બાળક મોટું થાય ખબર પડે કે આના કરતા તો સાસુ હોવું બે ભગવત ભક્ત હોય કે વૈષ્ણવ હોય કે સત્સંગી હોય કે જે તે હોય પણ એટલા જ હોય આજના ભણેલે ગણે મને ઘણા એ વાક્ય છે કે લગ્ન થાય બીજા પરિવાર છોકરી આવે પછી સત્સંગ થોડી વાતો કરે પણ સત્સંગ સમુદાય હોય ત્યાં ભેડા થાય તો ત્યાં એવી ખેંચા ખેંચી આ બધું જોવે આના કરતા સત્સંગમાં ન પડવું સારું એટલે નાસ્તિકોથી લોકો નાસ્તિક નથી થતા આસ્તિકોની ખોટી રીત રસમથી જડતાથી લોકો નાસ્તિક થાય છે સાચા આસ્તિકો હોય સાચા ધાર્મિક લોકો હોય એને જોઈને જ લોકોને એમ થાય આ કરવા જેવું છે એટલે તમે સાચી રીતે ધર્મને અપનાવો પૂજા પાઠ સદાચાર તો બાળકને સેજ જે જ થશે કે આ મા બાપમાં હેદ તો હોય જ ને સેજે જ થાય કા મારા અને તમારું ખૂન વહે છે એમાં પણ તમે એવી રીતે જીવતા નથી એટલે એને એમાં દિલચસ્પી થતી નથી થઈને ઉલટાનો એ છોડી દે છે ખરા જે ધાર્મિક લોકો હોય તો એ ક્યારેક ભૂલ ખાઈ જાય છે પછી બહુ સારા હોય ખરેખર ડ્યુઅલ પર્સનાલિટી ન જીવતા હોય સત્ય હોય ને સત્યમાંય જીવતા હોય પણ એ અત્યંત જડતા કરે બાળકો ઉપર ઉઠી જવા પાંચ વાગે એને ઉઠી જવાનું બસ અર્ધો કલાક પૂજામાં બેસી જ રહેવાનું બેસી જ નહીં ખોલવાની ખાવાનું બાળક છે એને શું ખબર છે ભણી એ જો કદાચ ધરાવ્યા વગરનું ચાખી ગયું ને એને જે મારપીટ કરે ને બાળક કે આવ્યા આનાથી ભગવાનથી છેટા એટલે આવી જડતાથી આવું થઈ જાય છે એટલે બહુ સમજીને જો કરે તો જરૂર થાય પણ માતા પિતાની એ રીત રસમ હોય તો જે બાળકોમાં આવે એ મીરાંબાઈના મા બાપમાં ભક્તિ હતી તો નાનપણથી મીરાબાઈને ભક્તિ આવી એ પાંચ છ વર્ષના મીરાબાઈ હોય તો સવારે ઉઠી કેટલા ઓતપ્રોત કૃષ્ણની મૂર્તિમાં થઈ ગયા છે સવારે ઉઠી મીરાબાઈ એમના બાને કહે છે કે બાઈરી મેં તો સપને મેં પરિગોપાલ માય મેં તો ગીરધરલાલ સાથે મારા લગ્ન થયા મારા અંગમાં હળદી ભરી તી અમે મંડપમાં ચાર ફેરા ફરતા અને બહુ શામ સુંદર ગોપાલ મારા વર તો બહુ જ સુંદર છે મારો વર તો સાવરો ગોપાલ છે એ મીરાબાઈ ઠસી લગ્ન પછી કૌટુંબિક રીત પ્રસંગ પ્રમાણે કર્યા પણ એમણે ગીર રાખીને એટલે બચપણ માં ક્રિડા શક્તિ હોય રમતગમતમાં મન હોય પણ સાથે બાળકોનું ઘડતર કરવું અને બાળક અવસ્થા જેમ જેમ મોટી થાય તેમ ધીમે ધીમે ભજનમાં सदाचार सत्संग श्रवण में एना जीवन दिवसों समय जाए यू करव जी पायो है ये तो बिल्डिंग ना पायो है ये काचो रही जाए तो आगे नुकसान बा रीते जाए मोटा मोट दुख ज संस्कार रही जाए घड़वा एटले तो आ सामज आट्लो बढ़ो पेलो थे बा रीते गुरुकूलों में ज मुकी देता અને સમાજ ગુરુકુળોમાં પછી મૂકવાનું એટલે બાર બાર વર્ષ સુધી ઘરે જ નહીં આવવાનું ભાઈ અત્યારે તો મહિનો દાડોરિયામાં ત્રણ તો વેકેશન આવે એક મહિના ત્રણ ત્રણ વાર ઘરે જઈ આવે ઘણી બધી આ તકલીફો છે બાળપણ આવી રીતે જાય છે ઉછેર સરખો થતો નથી રમતગમતમાં જાય છે ત્યાં યુવાની આવે તો તરુણસ્થાવત તરુણી રક્ત બસ પતિ કે પછી તો જુઓ હવે આજે તો બધા જુવાની વેલી આવી જાય છે તરુણ યુવાન અવસ્થા એક છોકરાને પૂછ્યું કે તું મોટો થઈને શું કરીશ તો કે લગ્ન કરીશ એમ નહી તું શું બનીશ તો કે દુલ્હા બનીશ વરરાજો બનીશ એમને કરીશ તું શું મેળવીશ તો કે દુલ્હન સ્ત્રી સિવાય કઈ મગજ માને જોયું તમે ચારે બાજુ જ્યાં જ્યાં નજર મારી જ્યાં જોવે ત્યાં એને એ યુવાની અવસ્થા જેવી છે જ્યાં જોવે ત્યાં બાદ્રમે જોવે તો તારલાઓ જોવે તો એમ થાયની જ વાર્તા એનું એ મનન એજ ચિંતન બસ મગજમાં બીજું આવે જ નહીં તમે જોવો ખરા કુદરત ની સૃષ્ટિમાં આ અવસ્થા કેવી ગાંડી તુર બનાવી છે અખંડ બસ એજ બસ ખોવાઈ ગયો એ વગાડે રાખે પછી બસ એ આખો દી આઈપોડ માં ફોનમાં દરિયા ને કાંઠે ઉગ્યો મોબત નો છોડવો અરે હજી સાંભળો તો ખરા દરિયાને કાંઠે ઉગ્યો મોબતનો છોડવો મારે આંગણે ઉજાગરા ફૂલ બોલ કોને કેવું તારા બાપાને કે પછી એમાં કે અડા થોડું નો મંદ્યું થયો એટલે પછી કાગળ લખે એમાં સાયરીઓ લખે ખત લીખ રહ હું ખૂનસે ખત લીખ રહ હું ખૂનસે શાહી મત સમજના તારા કરેલા તું જ બીજું કોણ જાણે પણ આ ખાલી ઝલક આપીએ છે કે આવી યુવાની અવસ્થા છે પછી મોહમ્મદ ગુલામ ગઝલ છે ને એ રાખે પછી અરે ભાઈ હરી હરી પણ શ્રીજી મહારાજે વચરામૃત જેમાં હેત છે એ જોઈએ છે ત્યારે એમને એમ થાય છે મહારાજ કે આવું હેત આપડે ભગવાનમાં હોય તો કેમ તુલસીદાસજી પણ કહ્યું છે કામી નારી પિયા લો પ્રિય દિમી રઘુનાથ નિરંતર શું વાત લખે ભાગવત હોય બધા શાસ્ત્રો જોવો ભગવાનમાં હેત કેવું કરવું તો ઝાર પરણ્યાલા લો ક્યાંય પતિ પત્ની ની વાત કરી જ નથી પતિ પત્ની જેવું હેત રાખવું કારણ કે ઝઘડતા જ હોય એમાં હેત હોય જ નહીં એ તો પછી નભાવાના હોય સમાજ મળવા દે નહીં પછી હા એટલે એમાં બહુ આ બધું સમજાવવા માટે અમારે ગંદકી છે પણ કાઢવી પણ ભાગવત માં એવું જ કે છે નારદ ભક્તિમાં સૂત્ર માં પણ એમ જ કીધું છે ઝાર વત ઝાર પુરુષો વ્યભિચારી પુરુષો જે હેત કરે છે એવું હેત પરલા ને પતિ પત્ની કોઈની વાત ક્યાંય ભાગવત આદિ શાસ્ત્રોમાં કીધી જ નથી એટલે એમાં નહીં જ હોય હેત આ હેતની વાત છે કામ નારી તારી છે લોભી પ્રિયજીવીના લોભિયા ને જે પૈસો વાલો હોય રોજ ગણે વધી ના જાય પણ રોજ ગણે ગણ્યા વધે નહીં એનું મન એમાં હોય પેલાનું મન પેલામાં જ તુલસીદાસજી કે હે ભગવાન મને આવું હેત તમારા થાય આવું માગું છું શ્રીજી મહારાજ પણ એમ કીધું કે અમને આવું ક્યારે જોઈએ છે ત્યારે એમને એમ થાય છે કે આવું હેત ભગવાન હોય તો કેવું સારું અને એવું હેત હોય તો પાર ઉતરી જાય ને अषाढ़ी रात थी मेघली रात जामी थी अंदरधार वरसा वरसत खाचर घर पत्नी सीतबाई ने भगवान श्रीजी महाराज मूर्ति साड़ा मारे थे धोध मर हांबेला धारे वरसाद पड़े ठाडू बोल वातावरण थी गये महाराज क्या હવે એમનો સ્વભાવ એવો છે કે કોઈ નાનું ઘર હોય માટીનું હોય કુબો હોય સામાન્ય ગરીબ હોય તો એને આંગણે જેને બેઠા હોય આવી મેઘલી રાતમાં એને એને શું થતું છે ઓઢવાનું નહીં હોય તોય પડ્યા રહે છે પલળ્યા છે તોય પડ્યા રહે છે ભૂખ્યા છે તો ખાવાનું નહીં માગે એનું શું થતું છે જીમાય છે કે નહીં ઓઢવાનું થયું હશે કે નહીં આંખમાંથી બોર બોર જેવડ આંસુ ચાલ્યા જાય ઘડીક થાય ને બારનું જોવે અરે ક્યાં હશે એનું શું થતું વળી બારી ખોલીને જોવે વસ્તા ખાચર પૂછે કે દેવી તમે શું જોવો છો તો કે ના તમે સુઈ જા એક ઓરડામાંથી બીજા ઓરડામાં ઘડીક ઉમરામાં ઘડીક ફળિયામાં આવી રીતે જોઈ રાખે છે કે જો અત્યારે અહીંયા મહારાજ આવે સરસ મજાનો ઢોલિયો નવા ગાદલા ઓછાટ તકિયા બાલશિયા વશિકામાં એ બધું કાઢી બિછાવ્યું જો અત્યારે આવે તો આ ઢોલિયામાં પહોંડાડું અને રસોઈ તૈયાર કરી નાખી રોટલા શાક આ બનાવી હું એમને પ્રેમથી જમાવડી ભૂખ્યા જ છું નહીં જીમા હોય અને ભૂખ્યા છે તો વખતે માગ્યા પણ નહીં એવો એનો કરુણા સ્વભાવ છે ક્યાંય ચેન પડતું નથી અડધી રાત ભાગી ગયો અને સારંગપુરમાં જીવા બાપુના દરબારમાં મહારાજ પોળ્યા હતા દઈ ગોધડું ફેંકી દીધું બોમ પાડી માત્ર ધાધાલ સેવામાં હતા એકદમ ઉભા થઈ ગયા હા મહારાજ માણેકવરણી માણકીને હાજર કરો અરે માણકી મારું વચન છે આજ્ઞા છે જા માણકી મારું માને છે તારું નહીં માણેકવરણી માણકીને હાજર કરો જો તારે સાથે આવું હોય તો તું એક રોજો ઘોડો લઈ અરે પણ મહારાજ જવું છે ક્યાં મારે અત્યારે ને અત્યારે કારિયાની જવું છે પણ મહારાજ કાર્યાણી છેટું પડે સવારે જઈએ ત્રણ નદીઓનો સંગમ આપણે મહારાજ આ પાદરમાં થાય છે ઘોઘવાટા ત્રણ નદીઓ વેળી થાય છે આમાં કોઈ ઘોડાની તાકાત નથી મહારાજ ઉપરવાસી એટલો વરસાદ છે અહીંયા આટલો વરસાદ છે અને ત્રણ નદીઓનો સંગમ કોઈ ઘોડો આમાંથી નીકળી ન શકે મહારાજ અને તમારે કારિયાણી જવું છું મારું માનું પગમાં પડી આપણે સવારે જઈશું ના રેવાય એમ નથી જવું છે લાવ માણકી ઘોડી ના છૂટકે વરસાદમાં એમ એમ પલાળ નાખ્યા વગર માણકી ઘોડીને લાવ્યા રોજા ઘોડા ને લીધો જશે વિચારે પહેરી ના પહેરી ત્યારે શ્રાપ માણકી ઉપર સવાર થઈ ગયા માત્ર દાદાલા રોજા ઘોડા ઉપર સવાર થયા મારે સરક ખેંચી માણકી ઉપડી હુડ બોલે છે દેશી ભાષામાં કે વરસાદ બોલતો ત્યારે હુઈડ બોલતી હોય એમ હુડ બોલતી હોય હુઈડ હું અર્થ થાય એમને નથી કવ ક્યાંય આમ નાખી નજર નથી પડતી હવે તેથી કઈ ટોર્ચ લાઈટો કાંઈ નતું માત્રોડાનો અવાજ થાય એની પાછળ પાછળ એનો રોજો ઘોડો દબાવે પાછળ આગળ માણકી તિખારા મારતી જતી હોય એવી અને માત્ર બૂમ પાડે મહારાજ એ મહારાજ રોકાઈ જાઓ ત્યાં તો પાદળ નો ગોંદરો આવી ગયો ત્રણ નદીઓનો ઘોઘવાટા ત્રણ ત્રણ માથોડા પાણી ઉછળે રોજો ઘોડો ત્રણ પગલા પાછો પડી ગયો માત્ર નાખી ડચકારી મારી દો ઘોડો દો ઘોડો પાછો તંડગલા પાછો પડી ગયો ત્યાં તો માણકી માણકી પડી માત્રા હાલ તારો બાપ જાય છે અત્યારે પણ રોજા ઘોડા અડાડ્યો પડ્યો પાણીમાં કોથું મારીને રોજાને બહાર નાખી દીધો માત્ર ધાધલ કે મહારાજ મારું કામ નથી તો તું ત્યાં પડ્યો રહીજે જા હું નીકળી ગયો માણકી ઘોડી અત્યારે હાકળ ઓ સીતભાઈ આજ મારો સહેજ આનંદ પ્રભુ આવી ગયો મોરલો એકદમ દોરી બારણા ખોલ્યા આખા પાણી ભીંજાયેલા વરસાદોથી ધાર અંધરાધાર વરસે છે એકદમ માણકીનું ચોખું લઈ લીધું વસ્તા ખચર આવી ગયા અરે મહારાજ આટલા પલરતા ભીંજતા અત્યારે ક્યાંથી આવ્યા ઠેકાણે જતા પણ આવું નીચે ઉતાર્યા મહારાજને સ્નાન ગરમ પાણી કરી નવડાવ્યા બીજા વસ્ત્રો આપ્યા મહારાજે ધારણ કર્યા અને તરત જ કીધું બા મને ભૂખ લાગી છે જમવા કયા રોટલા શાક ભેંસવાના દૂધ મહારાજને જમાડ્યા પાસે બેસીને મહારાજ પ્રેમથી જેમાં કેટલું જમી ગયા ખબર પડી નઈ કીધું ત્યારે ત્યારે સીતુભાઈ ને શાંતિ થઈ જો હેત હોય તો આવું થાય અને ખોટી જગ્યા એ થઈ ગયું સંગ્રાખોર એ હતો ને ચોખ્ખું ઘી સો ડબ્બા ઘીને સંગરી દીધું એ વખતે ઘીના ભાવ બજારમાં વધી ગયા સ્ટોક કરી દીધ એટલે ભાવ વધી જાય એટલે ભાવ વધી ગયા એટલે પછી સરકારે કઈક એવું કર્યું કે દરોડા પાડો વેપારી દરોડા પડશું એટલે એના નોકર બોલાવ્યું અને કહી દીધું આ સો સો ડબ્બા આપડે ખેતર છે એ ખેતરમાં ખાડો કરી અને આ બધું ઘી ત્યાં રાખી દીધું ભલે મારે જોઈજો જલ્દી થવું એટલે પેલા ખાડો કરીને એમ કરી સોય સો ડબ્બા ઘી ત્યાં ખેતરના ખાડામાં રાખી દીધું રાખી દીધું અમૃત જેવું ઘી છે પણ ક્યાં નાખી દીધું ધૂળમાં એમ આપણે અમૃત જેવો પ્રેમ પરમાત્માને પહોંચાડે પમાડે છે પણ નાખી દઈએ છે ધૂળમાં તરુણ અવસ્થા આવે તરુણી રક્ત સ્ત્રીયા શક્ત માં એટલા રહે છે કે જેથી ભગવાન મળતો નથી અને સંસ્કૃતિ મળે છે યુવાની અવસ્થા જેવી છે અવસ્થાનો દોષ છે એક મહાત્માજી બિચારા હતા ને તે ગામની પાદર વૃક્ષો નીચે બેસી અને પોતાના મનને આ બધું હોય ને સમજાવતો સાધનામાંથી પસાર થયા હોય અને બિચારા ત્યાં થોડેક દૂર પાણી ભરવાનું કુવો માત્મા જઈ બેઠેલા બેઠા બેઠા પોતાના મનને ઉપદેશ આપે અને ત્રણ અવસ્થાની બિચારા વાત કરતા બાળપણ યુવાની અને ગઢ એટલે આંખો મીચીને તો બેઠા હતા અને બોલતા હતા પણ થોડું જોરથી મનને સમજાવતા અગલી બી અચ્છી પીછલી બી અછી બીચલી કો દંડા માર એટલે આગલું બાળપણ પણ સારું વૃદ્ધાવસ્થા પણ સારી પીછલી બી અચ્છી અવસ્થા બીચલી જુવાની હે ઉષકો દંડા માર પણ બસ એના મન ને સમજાવતા હતા અગલી બી અછી પીછલી બી અછી બીચલી કોંડા માર હવે એમાં ત્રણ છોકરીઓ પાણી ભરવા આવી એ ત્રણેય બેનપણીઓ હવે આ મહાત્માજી આમાં લાગી પડેલા આખી મીચીને અગલી બી અછી પીછલી બી અછી બીચલી કો માર અને પેલી છોકરીઓને થયું કે આ જો નજર બગાડે છે એને જઈને એને બાબાપુજી ની વાત કરી વોયલામાં એકાદ બે છે દરબારો રજપૂતો કોઈ ધોકા લઈને આવ્યા મહાત્માજી હજી બિચારો અગલી બી હજી બી હજી બીચલી કો દંડા માર એ બોલતો તો વાહામાં ધોકા પીડ્યા મહાત્માજી આંખો ખોલી નાખી એટલે મારવા જ મહી તમે સાધુ છો ભગવા કપડા પહેર્યા છે અને કોકની છોકરીઓ બેન દીકરીઓ નીકળ્યા એના ઉપર તમે નજર બગાડો છો મેં કોઈ જોયા નથી તમે શું કરો છો તો તમે બોલો છો અમારી દીકરી આવ્યા બિચલી કોંડા અગલી બી હતી પીછલી બી હજી મહાત્માજી ને માર પડ્યો છતાં ખડખડા એ કે યાદ કરી તો જયારે જીવનમાં એ વ્યતીત થતી હોય ત્યારે શું થતું હશે જુવાની ને યાદ કરી તો ધોકા પીડ્યા ગજપતિ આખી યુવાની ભાન ભૂલાવી દે પૃથ્વીરાજ ચૌહાણ भारत ने दिल्ली नख्तन सल्तनत ना राजा बाहोश मोहम्मद घोरी ने सत्तर सत्तरवार कालो पाण पशी संयुक्त नामी स्त्री में लुब्धेज कार्यभार शिथिलहम्मद घोरी हराय सत्तरवार काटो तो मोहम्मद घोरीए कैद कर पृथ्वीराज चौहान ने चामा दौरा लई ने बने आंखों ने एने सीवी लीधी પૃથ્વીરાજ બાવન મણ વજનનું લોખંડનું બધા નાખી દી અને આવી રીતે એક ટન વજન જોવા ત્યારે તો બંધનમાં રહ્યો કેટલો હશે પૃથ્વીરાજ ચૌહાણ મજબૂત અને પોતાના આરત લઈ ગયા ભૂંડિયા હાલે એના મૃત થયા શાનું કારણ હતું સ્ત્રી આ એટલે આ અવસ્થા તરુણ અવસ્થા છે એમાં શ્રીજી મહારાજે સારંગપુરના અઢારમાં વચનામ્રતમાં કીધું છે વચનામ્રત કીધું ને બધા એમાં હોય જીવનનું બધું એમાં હોય શ્રીજી મહારાજ કે આ જુવાની અવસ્થા છે ને દરિયા જેવી છે એ પાર કરવી બહુ કઠણ છે પણ જો કોઈ એને સાચા સાધુનો સંગ મળે સત્સંગ મળે અને એ સત્સંગમાં જો એને હેત થાય તો એને યુવાની છે પાર પડી જાય હવે એક તો સારા સાચા સાધુ મળવા કથણ મળ્યા પછી એવું હેત થવું કઠણ એ હેત એટલે આખી જુદી જ વાત છે પણ હવે આપણે તો શું છે ઉપરછલું બધું હેત હોય આપણને અનુકૂળ હોય ત્યાં સુધી આપણે માનીએ અનુકૂળ ના આવ્યો ન માનીએ એને કંઈ હેત ના કહેવાય સંસારમાં આપણે સ્ત્રી પુરુષની વાત કરીએ જે પુરુષમાં સ્ત્રીમાં સ્ત્રી પુરુષમાં જે લંપટ થઈ ગયો એ પછી વિવેક થી છે કે આ કરાય ન કરાય જે કે માને એવું હેત સાચામાં થઈ જાય તો ચમત્કાર તો શું છે એ સમર્પણમાં ચમત્કાર છે એની બુદ્ધિ એટલી પ્રેમાભાવિત થઈ જાય છે કે હેતે કરીને એના ડોકું નથી કાઢી શકતા અને સાદી રીતે બહુ મોટો પ્રેમ રસાયણ ને આખી વાત જ જુદી છે જો એવી રીતે સત્સંગમાં કથા વાર્તામાં ભગવાનના ભક્તોમાં સંતોમાં જો આ હેત લાગી જાય તો ભાઈ આ એક અદભુત ઘટના છે કે તમને જેમાં હેત છે એની પાસે તમે બેસો તમારી વિકૃતિઓ શાંત થાય અને તમે જો એની સેવા કરો એવા ભાવ હેત આ હોય તો તો તમને રોમ રોમ રોમ રોમ તમને લાગે કે ચાર્જ થાય છે એવું હેત હોય અને તમે એના શરીરનો સ્પર્શ કરીને તમે સેવા કરો હાડા કરોડ રૂવાડા બેઠા થઈ જાય પણ હેત ના હોય તમે કરો તો આ ચમત્કાર નથી અને ત્રીજી વસ્તુ બહુ વિસ્તાર નથી કરતો કારણ કે આ એવું છે ને કે આ પછી વ્યક્તિ પૂજા જેવું થઈ જાય વિવેક ના હોય ને એટલે વાત અમૃત જેવી છે બીજી વસ્તુ એ છે કે આવા સાધુ હોય આવું હેત હોય તો તમે એની સામે બેઠા ને એની અમૃતમય દ્રષ્ટિ ઘણું બધું આપણો પંથ કાપી નાખે હા એ ખાલી જોયે એટલું નથી સ્વામી જોગી સ્વામી બે હજારની સાલમાં અમેરિકા ગયા હું તો ત્યાં જવાનો નહોતો ને ગયો નહોતો પણ પછી કઈક શિબિર લીજન્ટ રિસોર્ટમાં ગોઠવાણી એટલે પછી બધાનું એવું થયું કે આવે એટલે પછી જોગી સામી કે આવે એટલે પછી જવાનું થયું જોજો મજાને આ મને એવી ઘણા પ્રસંગો છે જોગી સ્વામી ને સાથે એ મહાપુરુષ નું અમારા જીવનમાં જે કઈ પ્રદાન છે એને કોઈ ભૂલી ન શકે જે કંઈ હોઈએ એ મહાપુરુષને પ્રતાપે હોઈએ છે ભાઈ પણ બધી વસ્તુ કહેવાતી નથી કઈ નથી શકાતું એટલે ત્યારે આટલાતા હતા એ જોગી સાય વેલા અમે ઉતરી ગયેલા સ્નાન કર્યું પૂજા કર્યા પછી સ્વામી દર્શને જઈએ સ્વામી તો મોડે સુધી બેસે પૂજામાં લગભગ સાડા નો ત્યાંનો સમય પૂજામાંથી સ્વામી બેઠા હતા એટલે મેં જઈને આમ દંડોદ મેળવ કરવા દંડોદ કર્યા એટલે હેવું આમ ફૂલ જેવું હસી આમ સામે જોઈને કે अरे स्वरूपदा आया खबर जी इफेक्ट थी अवर्णनीय आ बदी वस्तुओ बहुमोटी मूड़ी हो सत्संग थे, आवा सत्पुरुषो थे न कलि सक जीवन में काम थे એ એ સાધુ એમ બોલી જાય ભગવાન પ્રભુ આનું તું ધ્યાન રાખજે પતી ગયું ઠાકોરજી એનો ગુલામ છે ઠાકોરજી એનો ગુલામ છે પછી ઠાકોરજી બીજું વિચારે નઈ મને પેલા કીધું છે કે તમે આનું ધ્યાન રાખજો અને પછી એ જયારે નજર માંડે પછી શું કહેવાનું હોય વૃત્તિઓના ત્રણ પ્રકાર આપણે કહે છે ને ભાઈ કાચબા વૃત્તિ માછલી વૃત્તિ કુંજર વૃત્તિ પક્ષીની વૃત્તિ ઈંડા કબૂતર ઈંડુ ના સેવાય એવા છે કે ઈંડા મૂકી દે એ પછી એની સામે આમ નજર રાખીને આમ ટકટક જોયે જ રાખે હોય છેટી પણ જોઈએ રાખે અને જોયે રાખે એમાંથી પેલું ઈંડું સેવાય ને બચ્ચા થઈ જાય પણ ત્રીજું જે કુંજર પક્ષી છે એ તો બચલા મૂકી અને બીજા જ હજારો ઘાવ દૂર કુંજડા નીકળી જાય છે કુંજર પક્ષીઓ અને ત્યાં ઈંડા હોય કોઈ સંબંધ નથી પણ અહીંયા પક્ષી ચણતું હોય તો વૃત્તિ એના ઈંડા ઉપર હોય છે અને હજારો માઇલ ઉપર એના ઈંડા હોય હજારો માઇલ ઉપર અને છ આઠ મહિને એ પછી પાછા ફરતા હોય છે કુંજર પક્ષીઓ પણ ત્યાં બચલા સેવાઈ ગયા હોય ઉછરી ગયા હોય દોડતા થઈ ગયા હોય ખાતા પીતા થઈ ગયા હોય પણ જેવા આવડીને આઠ મહિને એના માતા પિતા જાય તો જેના બચલા છે એને વળગીને પહોંચી જાય અને ઓળખી લે છે કેમ આ વૃત્તિના અનુસંધાન વૃત્તિના અને જો આને મારી નાખે વચમાં કોઈ કુંજર પક્ષીને મારી નાખે અને વૃત્તિ તૂટી ગઈ તો ત્યાં ઈંડું સેવાતું નથી ઈંડું ખલાસ થઈ ગયા એમ દૂર દૂર થી પણ જો આવો હેત હોય તો ઠાકોરજી એવા સાધુઓ એવા સત્પુરુષો એની દ્રષ્ટિ આપણું કામ કરતી હોય છે પણ ભાઈ વાત એવી છે કે જેવો સત્પુરુષનો મહિમા છે એવો હજી આપણે સમજ્યા નથી અમસ્થા શ્રીકૃષ્ણ દુર્વાસાનો રથ હાંકતો છે ઉઘાડે પગે એને રૂક્ષ્મિણી હે બેસી જાઓ પ્રભુ માર્ગેર પર ધરામણી કરો તો કે તમે રથ હાંકો તો આવો તો હું રથ હાંકું બ્રહ્માંડનો ધણી અને દુર્વાસાથી રથમાં બેઠા છે અને શ્રીકૃષ્ણ રૂક્ષ્મિણી રથ આંકે છે હવે શ્રીકૃષ્ણ તો ખેંચી જાય યોદ્ધા છે રૂક્ષ્મિણી થોડું ચાલ્યા તો શોષ મળવા પડવા માંડ્યો ગળું સુકાવા માંડ્યું પસીનો પસીનો થઈ ગયા વચ્ચે કહ્યું કે મને તરસ લાગી છે કે અત્યારે રોકાવાય નહીં છતાંય પાણી પીવાનું કરવું પડ્યું અને પીધું રથ રોકાણો દુર્વાસાથી ક્રોધિત થઈ ગયા તો એમ કહેવાય છે કે ત્યાં રૂક્ષ્મિણીનો એટલો વિયોગ છે ને એમનું મંદિર જુદું છે આટલું આટલું છોડો નહીં બહુ કઠણ છે ભગવાન તો ભાઈ અવતાર ધારણ કરે ત્યારે ધરતી ઉપર આવે છે પણ એના સાધુઓ તો ક્યાંક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક ભગવત સ્વરૂપ વિચરતા જ હોય છે પણ હોવો જોઈએ ઠોકી બેસાડો એવો નહીં હવે આ હું જે વાત કરું ને એ ઘણા કઠે છે એટલો બધો એને હું અખુરું છું કે એ મને મારી નથી શકતા બસ એટલું જ ભાઈ મારે મારે જે વાત કરવી છે હું કરું છું તમે એમ માનો છો કે આપણને મારે કહેવાય નહીં અતિશોક્તિ લાગે પણ આગળ બેઠા હોશો એ બધા ઉંધારા વાળા ચડી જ જાય શું શું કહેવાની વાત છે એમાં એ લોકોને મેસેજ માટે હું આ વાત કરું છું કે આપણે જ્યાં જાય ત્યાં લોકો આવે છે ને સાંભળવા ઊભું કરું તો કઈ વાર લાગે ના જે અશાસ્ત્રીય વાત છે એનો તો હું ઘોર વિરોધ કરીશ કરીશ અને કરી શકું છે તમે પકડો મહાપુરુષને અમે પકડ્યા છે પણ એમાં વિવેક હોય અમને ખબર છે અમે શું એમાંથી પાય માં છે વિવેક ચૂકીને કઈ ન થાય આપણે લઈ લેવા રેત બતાવી બસ સત્પુરુષમાં જો આ થઈ જાય અને છે એવા એવા યુવાનો ઘણા હોય છે હોય છે એવું હેત હોય છે વાત મૂકી બ્રહ્માંડમાં કોઈનું ન માને પણ સાધુ બોયલો વાત પૂરી થઈ ગઈ હોય છે પણ એને અહીંયા શાંતિ વર્તતી હોય છે શાંતિ વર્તતી અને કલયુગમાં પણ નિર્દોષ જીવન જીવતા હોય ન જીવી શકાય એવા જીવતા હોય છે એ એ જોડાવાથી થાય છે સાધુ જે ભૂલી જાય છે ને એનો સત્સંગ નથી રહેતો બુદ્ધે ના ખોડાભાઈ શ્રીજી મહારાજ સાથે સંતો જતા હતા વચ્ચે બુદ્ધે જ ખોડાભાઈ ગામને પાદર ઉભા રહી ગયા મહારાજ મહારાજ આવી જાઓ અહીંયા બેસણા ન કરો અને મારે ઘેર તમે થાળ ન જમો અને નીકળી જાઓ ના મહારાજ માંડા આળો અટવા મહારાજ કે ખોડાભાઈ ઉતાવળ છે તમે મહેરબાનો રાખો અમે રાજી છીએ ઘણી આવ્યા છીએ ઘણા લાભ હતા નહીં મહારાજ મારે આંગણેથી તમે નીકળ્યા અને મહારાજ હું અભાગી થઈ જાઉં ના મારું અયું બળે છે મહારાજ કે પણ બહુ ઉતાવળ છે ને ત્યાં સાધુઓએ બધી તૈયારી કરવાની હોય જાવું એટલે ખોડાભાઈ બોલ્યા મહારાજ સંતોને જવા દો આપ રોકા અને મહારાજ સજ્જડ થઈ જે સાધુ મને ઓળખાયો એને તમે જેમ કે જવા દો તમે આવી જા ભૂલ ખાઈ ગયા તમે પણ લગભગ આપણે આવું થાય છે સત્સંગમાં થોડું સરખું થઈ જાય પણ અમે પછી યાદી ના આપ્યો મેં જોઈએ રાખી બિચારા ગમે ત્યારે આવે તો પછી આપણે કે સારું આવ્યા છે ને રાખો વાંધો નહીં બીજું શું હાર ભગવાનનું સારું કરે આપણે ક્યાંક કોઈ જાય વેવાય વહેલા થાય કઈ ભગવાનનો નાતો છે સાચું કંઈ પૂછતા નથી આપણે કઈ કહેતા નથી કહીએ તો કઈ મનાય નહીં જ્યારે પણ એમ આવે ઠીક છે મેં એ જોયું તકલીફ હોય ત્યારે સાધુ યાદ કરે અને જેમ જેમ સરખું થઈ જાય પછી કશું જ નહીં એવા ઘણા મારા આંગળીની બેઠે છે અને આ મારે કહેવાય ને પણ કહી દઉં તકલીફ હોય એટલે આપણે એના માટે માળા કરી હોય દંડવત કર્યા હોય ધીમે ધીમે ઠાકોરજી એનું આપણે કાંઈ કરી નથી દેતા ઠાકોરજીને સારું કર્યું પણ એમ થાય કે સારું થઈ જાય પછી કોઈ યાદ કરે કોઈ યાદ આપણને એમ થાય કે એમ શું થતું છે અમે અમે છે સ્વાર્થી એ નથી બાંધતા અમને કંઈ આપે એટલે જ નથી બાંધતા ભગવાનને નાતે બાંધીએ છીએ જોતું હોય કયો ને એના માટે નથી બાંધતા એ સુખી થાય અને એ સત્સંગ રાખે ભજન કરે બહુ સારું અને બિચારાનું દુઃખ હોય તો આપણે પોતાનું દુઃખ લાગે ખેલા એ આપણને ના કે કોને કીએ આપણને ના કહે તો કોને કીએ આપણા આપણે એના માટે કરીએ કરીએ આપણે ખરું કે આ કેવળ લૌતિકતા માટે ભૌતિકતા માટે સંસારના દુઃખ દૂર કરવા માટે જ આપણો ઉપયોગ કરે છે જયારે આપણો હેતુ એવો છે કે ભગવાન ભજે સજાનંદ સ્વામી ભજે એના માટે છે હા એ જરૂર ભજે પૂછો તો ભજતાય હોય એનો વાંધો નથી પણ પેલી વાત કે જેને જ ઓળખાય એને જ ભૂલી જાઉં છો ખોડાભાઈ પણ યાદ રાખો સાધુ ભાજપ તો હું પણ એની પાછળ પાછળ વૈયો જાઉં છું એટલે આ વસ્તુ એવી છે એક જણા ને કીધું ને ભાઈ ખુદા બેતા હોય તો ફાડ કે દેતા હોય એટલે એ જણાને કીધું કોઈ ભાઈ તારું છપ્પર વાટે અને તારા ઘરમાં એકમણ સોનાનો વરસાદ થઈ જાય તો તું શું કરે પેલું કામ શું કરે તો કે પેલું કામ છપ્પર રિપેર કરવાનું કરું કારણ કે એને પ્રતાપે મનસોનું મળ્યું છે એને હું નિરાધાર ના મૂકી દઉં પેલા હું એને એને સારું કરું સરખું કરું પણ એને હું ભૂલી ન જાઉં જેને પ્રતાપે મળ્યું હોય એ સત્સંગને પકડી રાખવો જોઈએ અને વાત વાતમાં વાંકવું પડે એ કઈ અને સામાનો અવગુણ તમારી જ ભૂલ હોય અને છતાંય સાધુની ભૂલ કાઢવી કે યે આમ કરે છે યે આમ ન કરે તો શું કરે પેલા જોવું જોઈએ આપણે આ તકલીફ અહિયાં છે આપણે સત્સંગ કરી નથી શકતા મેળો હોવા છતાં અને એક વાત સાચી કહ્યું બહુ મેં પેલાય કીધી હતી કે જેને સાચવવા પડે અને સંબંધો સાચા ન કહેવાય પણ આપણે સતત એવું લાગ્યા કરે કે હાચવો તો રહેશે હાચવો તો રહેશે મહારાજે વચન મતલબ એમ કીધું છે દસ દસ ખાંચડા પાંચ પાંચ ખાંચડા રોજ મારે જોડા માથામાં મારે પગે લાગવા આવે ને જોડા મારે વિચાર કરો પગે જય સ્વામિનારાયણ કરવા આવે પાંચ જોડો કાઢીને પાંચ જોડા રોજ મારે કોણ આવે આમાંથી એક હોય બોલો કોઈ આવે હોય કે તમે એમ કયો કઈ તો મોટા સાધુ હોય ગોપાળા જોડા મારવા નથી પણ હવે તમે આટલી સદબુદ્ધિ ના આવે તો સત્સંગ કેમ થાય ભાઈ अमरे प्रत्ये सदभाव रखना समझवा मन पड़े तो तब ए सभा में आव मन पड़े तो तब कीध से मन पड़े तो यहां ते हाजरी आप कीधा पर कई लक्ष्य नहीं दोष क्या ओछा थे मूल बात आम केन्द्र में हूँ हूँ शु क्या सारा मेड़ा हो પણ આવું જ્યા થોડું જોડાણ હોય પવિત્ર જીવન થાય અને જેની સાથે જોડાણ હશે ને એટલે તમે કઈ ખોટું કરશો હાટકો લાગશે એને કેવું લાગશે અને એમ અંદર થાય એનો થઈને આવું કરું છું હે ઉભો રહી જાય માણસ હવે ઘણું બધું એવું છે આમાં ઘણું એ ઘણું બધા ઘણા બધા જેમ નારદ ભક્તિ સૂત્ર છે ને હું તો એમ કઉ છું કે આમાં સંત સૂત્ર છે આટલા સૂત્ર આવે કે ભાઈ સત્સંગ સૂત્ર સંત સૂત્ર સંતો સાથે ક્યાં ભૂલ બહુ છે સાંભળીને નીકળી જાય એટલો સત્સંગ નથી લોકમાં તેમજ કહેવાય છે સત્સંગમાં ગયા હતા સત્સંગ એટલો નથી जय ख सत्संग साधु जामे तो भाई याद रख दुख तय दो साधु जागते सत्संग कर आप जेवा मिलया जोगी स्वामी मिले आवाधु भगवत स्वरूप जो साधु मैं અને આજે વાત કરું છું ને બે હાજર ની સાલ ત્યારે વિદાય આપવા માટે અમદાવાદ એરપોર્ટ ઉપર અને જોગી સામે વિદાય આપવા માટે ગયા હતા એ જ વખતે આપણા સંપ્રદાયના જ એક સાધુ એના સંત મંડળ સાથે એ લંડન બાજુ જતા હતા અને એમને પણ વિદાય આપવા માટે સમાજ હતો એટલે આપણે જોગી સામે પાસે બધા બેઠા હોય હતા દોડતો એક વિદ્યાર્થી મારી પાસે આવ્યો મને કે તમારે જોવું હોય ત્યાં આવો અને હું તરત એક સાધુ મને આવું ગમે ખરું આ છે ને શાસ્ત્રોમાં ન મળે એવું હોય બધું એટલે હું તરત જ સાધુ લઈને તરત ગયા એટલે એ સાધુ આપણે સાધુ આપણે મોટું ને એટલે હું તો તરત જ એમને આગળ નીકળીને છે કે સાધુ પાસે જઈને આગળ જે હતું જોવાનું એટલે દૂર રહી જોયું બધું પણ ગીત ગવાતા સંતલક્ષી નવા બનાવ્યા હોય એ चौधार आसूए बहनों दीकड़ी थी चौधार आसू पुरुषों रड़ता था आज विदाय थी रड़ता रड़ता गीत गाता था ना की लक्ष्य बनाया था हूँ जी रो मैं कीध आत जोगी सामी को जाए खोटा चुनाव साचु रतन है आ हेत नहीं था એટલે મેં આગળ કીધું તો આ કલયુગ છે ભૂલાવી નાખે ખોટામાં જોડાવી દે સાચામાં તમે મથો તો ના થાય અને વાત વાતમાં આપણને ખોટું લાગે પેલું થાય વાંકું પડે જુદા થઈ જાય હશે વારે વાર શું મળવાની જરૂર છે અથવા શું મેળા જતા આવું બધું છે યુવાન અવસ્થા કે કોઈ પણ અવસ્થા જ્યાં સુધી વિકારો છે ત્યાં સુધી સમજવાનું યુવાની જ છે ज्यादा स्त्री शक्ति तरुण अवस्था वृद्ध को अंत करण धोड़े वृद्ध तो आखा सामज न मार्गदर्शक होनी अनुभव खजा ज्यादी स्त्रीआ शक्ति त्या सुधी तरुण है युवान जयरे आसनाओ संसार वृद्ध थे वृद्ध थे भाई वृद्ध स्थावत चिंता कुबेर नो ते फोटो जो, जो, जो? कुबेर न चित्र आबेर धनपति है <laughs> અને ધનપતિઓને ચિંતા બહુ આ ખરેખર આપણા ઋષિઓ જે સિમ્બોલ કિર્યા વ્રદ્ધ થાય ને પછી જાત જાતની ચિંતા ઉપજવે મારા પૈસાનું શું થશે મારા વારસાનું શું થશે મારા છોકરાઓનું શું થશે અરે મારું શું થશે અમારી કોઈ સેવા કરશે કે નહીં સાચવશે કે નહીં જાત જાતની બધી એને ચિંતાઓ અનંત ચિંતાઓ આવે एक बापा बैठा था व्यात कर एक दीको हो तोय जय सरकार हुकम थे लश्कर मरहद पर मोकली देव पड़ से बाबा चिंता में पड़ी गल आ खोटू एक ना एक दीको हो અને ભલે ને બે ત્રણ દીકરા હોય પણ આપણો દીકરો લશ્કરમાં જાય એટલે પાછો આવવાનો હોય ચાન્સ છે જ નહીં આપણે દીકરા મરી જાય અને આવી રીતે જેની ઈચ્છા હોય એને જાય યુદ્ધમાં એ તો બરાબર છે પણ કાયદો જ બધા છોકરાને મોકલી દેવાના પછી આપણી પાછળ કોણ આપણને કોણ સાચવે આપણને કોણ સંભાળે બાપા ચિંતા પડી ગઈ તે આમને ત્રણ કલાક વહી ગયું એમાં કોઈક બીજું આવ્યું એને કીધે કેમ કાકા તમે આટલા બધા દાદા ચિંતામાં છો ચિંતા તો થાય ને કેમ તો કે આ ને સરકારે કાયદો બહાર પાડ્યો છે કે એકનો જ દીકરો હોય તોય જયારે હુકમ થાય ત્યારે લશ્કર માં મોકલી દેવો પડશે સરહદ ઉપર યુદ્ધ મામલો આપણા છોકરા આવી રીતે લશ્કર પાછો આવે જ નહીં આપણા દીકરા આપણું શું થાય ઓકે પણ બાપા જેને દીકરા હોય એને ચિંતા તમે લેર કરો ને ત્યારે દાદાને યાદ આવ્યું કે મારા લગ્ન જ નથી જયા આવી ન નલપી શકાય એવી ચિંતાઓ ગડપણમાં હોય છે ત્યારે તેને યાદ આવ્યું હા એ જ ક્યાં થયા છે અવસ્થા એવી છે બહુ ભ્રામક ચિંતાઓ એને હોય છે અને પેલા તો એવું નક્કી કર્યું હોય છે કે ગડપણ થશે ત્યારે ભગવાન ભજશ ગડપણમાં ભજન થાય ગોથા ખવાય ગોવિંદ ન ગવાય ગોથા ખાય ગોઈને થોડા હાલતા જાય દબા પડી જાય આપણે ગુણાતી સ્વામી ઘેર હતા મૂળજી શર્મા નામ નાની ઉમર પાંચ છ વર્ષની સાત વર્ષ બાળક પણ હવે તો જન્મથી છે ને અખંડ બસ ભજન કરે માળા કરે મંદિરે જાય ને આવે ને કીર્તનો ગાય એમના બા માતુશ્રી એટલે તરત મુળજીને કીધું મુળજી બેટા ભજન કરો એનો વાંધો નથી પણ અત્યારે આ ઉંમર નથી આપણે પછી મોટા થઈને ક્યાં ભજન નથી કરાતું આ ઉમરે આટલું બધું નઈ મોટા થઈને થાય નાની ઉંમરના મૂળજી શર્મા એ ગુણાદિત અટકી કે બા તમે થોડા કામકાજ નવરાશ મળી તો કે કેમ બેટા મારે તમને ગામમાં લઈ જવા છે આંટો મારવા અને મારે તમને બતાવવું છે કે ચોરે ચોટે ખૂણે નાકે શેરીએ ગલીએ ઓટલે જે ઘરડાઓ બેઠા છે એ કેટલા ભજન કરે છે અને શું કરે છે મારે તમને બતાવવું છે નાની ઉમર માં હાલો માં બતાવું તમે કહો છો ને ઘરડા થઈ મોટા થઈને ભજન કરાય કેટલા ભજન કરે ઉકા બાપા ભૂરા બાપા ડાયા બાપા કચરા બાપા ને એ એકમાં દિવેલ હોય ને એકમાં ના હોય એ પાઘડીઓ ઉતારી આમ ફાળિયા બાંધી બીડી હાંધા ઉપર હાંધા એ કરતા અને અલગ બલક ની વાતો કરતા કોશીટા જેવો કફ નાખે બાજુમાં બિચારા મકોડા ફરતા એની માથે જઈને ઢાક દઈ પડે દોઢ હોક ઢીંડા ભાંગી જાય મકોડા તેમ જ થાય કોઈક ચાસણી નું કળાઇ આપડા ઉપર ઊંધું અને તોય પાછો ભાભો થૂંકતા થૂંકતા શું કે મારી જિંદગાની માં પાપ નથી કર્યું ત્યાં હું સદાવ્રત માં રામજી ને સીતારામ ને ઢીંઢા દઈ ને વાહા દઈને બેઠા હોય મૂર્તિ સામે કઈ ન બેઠો એ પગથિયા બાજુ ઢીંઢા દઈને બેઠા હોય અને આમાં જોઈએ રાખજો આ કોના ઘરના નીકળ્યા હા અસલ હા સાચી વાત છે અને એ બધાને ઓળખાય જાય જોઈએ જ રાખે એટલે હાથ લાજ કાઢી હોય ને હા હા હા એ કમરસિંહ ને લે બધું જોઈએ રાખે હા માહ કીએ જ રાખ આખા મલક ની માને પણ એમાં સંધ્યા થાય ને સામે દુર્ગા મહારાજ હોય એ ધૂપેલ્યું પૂજા ને થાળી ને એ લઈને જેવો દેખાય એટલે તરત એલા આરતી ટાણું થઈ ગયું હાલો હાલો ઘેરે જાય આરતી ટાણું થઈ ગયું ઘર ભેગા થઈ જાય ઘર ભેગા થઈ જાય આપડે એને કઈ કે આરતી થાય છે આરતી દર્શન કરતા જાવ ને હવે આંખી દેખાય ને શું ઊભું રહેવું પારકું બૈરું ઓળખાય જાય છે અને રામજી ની સીતારામ આરતી જગા થાય છે અરે થાળીમાં એક અથાણું ના મૂક્યું હોય તોય દેખાય છે અને દેખાય નઈ ને આપણે હું ઉભો રહેવું ભાગ્ય હોય તો ભગવાન ભજાય દુર્ભાગ્ય ને ભગવાન ભજાતો છે છોટી સી જિંદગાની અને છોટી સી કહાની મહાજ્ઞાનિક ફાની તો થવાની વર્ષ સો ની જિંદગાની અરધી ઊંઘમાં જવાની ને અરધી રહી અને કથની કહેવાની બાળપણાની નાદાની ખેલ કુદવાની નાચવાની કૂદવાની જાતા જાતા કાન માં કેવાની બેટા હવે હું નથી આવવાની અને આંખે દેખાવાની કાને સાંભળવાની બુઢપણા નિશાની દેખાવાની તોય દીકરા દીકરાની વહુ લાવવાની હોશ વધવાની આ છોટી ચી અને છોટી ચી મહાજ્ઞાની કહે જ્ઞાની કહે તો થવાની બાલ વૃદ્ધ તરુણ વૃદ્ધસ્તાવત ચિંતા મગ્ન પર કોણ ભજન કરતું નથી દીકરા ના દીકરાની વહુ છે એને હું પરતો જાવ તો મને જરાય અભરખો ન ભગવાન કરે રહી જાય ને એના લગ્ન થાય દીકરા ના તોય ડોસો શું કે એના ઘેરે છોકરાનો જન્મ થઈ જાય તો મોઢું જોતો જાઓ પણ બધું કેટલું લાંબુ થાય પછી અરે પછી ડોહો એમ મરી જાય પછી દીકરા ને ત્યાં દીકરા જન્મ તો એનો સમય થયેલા આવે પછી દીકરા રમાડતા હોય આડોઝી પાડે બેળા થાય છોકરા ને એકબીજા રમાડે એ છોકરાનું મોઢું છે બટક બોલક નહી બહુ હોય બોલ્યા વગર નહી આ છોકરા છે વાસના લઈને ગયો ની પાછો આવ્યો છે હવે ઘભરાવો બોલો દીકરા દીકરાની વહુને પેટે જન્મું પડે સ્તનપાન કરવું પડે વાસના પણ પરે બ્રહ્મણી કોણ જો સમજદાર હોય તો આપણે સંતો કે સાવરકુંડલામાં ચોફાળ બને ચોફાળ એટલે વચનામ્રત માં પણ મહારાજ આવે છે ચોફાળ વઢીને બેઠા તા લોયાના વચનામ્રત વાંચો શિયાળાના ચોફાળ ચોફાડ બહુ સરસ છે તમે જોયો નઈ ઘણા જ પછેડી જોઈને હોય ચોફાળ જોયો નો હોય ન જોયું અદભૂત છે ચોફાળ તો ચોફાડ બને વેચવા જાય છોકરાઓ ત્યારે ડોસો હોય ને એ છોકરાઓની સલાહ આપે છોકરાઓ એ ચોફાળ વણો ભલે હાથે વણાને કામ ને ખડાક ખાટ ખડાક ખાટ ખડાક ખ એ વણો ભલે વણાટનું કામ છે ભાઈ ખજૂરા પડી જાય જાળી પડી જાય ખજૂરો એટલે આપણે મચ્છરદાની હોય ને એવી જાળી થઈ જાય ખાલા ખાના સળંગ પુરાયેલું ન બને ખજૂરો પડી ગયો કેવાય એને પણ એ બાપો કે જો દીકરા વચમાં ખજૂરો પડી જાય ને તો વાંધો નહીં પણ છેડો હરખો સુધારી લેજો કારણ કે ચોફાળ હંકેલે હોય છે અને વેચવા જશુ અને કોર બંધ અસલ છેડો હશે ને કોજુરો પડવા દેતા નહીં સરસ બંધાયેલી છે એમ જિંદગીમાં વચ્ચે ભલે ખજૂરા પડ્યા પણ ગઢપણ જો છેડે છેલે જો છેડો સુધારી લીધો તો પ્રભુ દરબારમાં આ ચોફાળ વેચાય જશે માટે આક કરી લેવાનું છે પણ જો આ ન કર્યું અને આવી જ રીતે જિંદગી પસાર કરી કે બાલ સ્થાવક્ત તરુણસ્તાવતરુણી રક્ત વૃદ્ધસ્તાવત ચિંતા મગ્ન પરિ કોઈ જ રીતે આ અવસ્થા ગઈ જીવન ગયું તો શું થશે પુનરપે જાનનમ પુનરપે મરણમ પુનરાપે જનની જઠરે શયનમ સંસાર ખલું દુસ્તા રે કૃપયા પે પાર રે ભજ ગોવિંદોવિંદ ગોવિંદ સહજાનંદ સ્વામી મહારાજ ભક્તોજનો જે સ્વામી નારાયણ ભજન કથા વાર્તા સત્સંગ આપણા જીવન અંગ છે આપ સર્વે ગુરુકુલ પરિવાર ના યુટ્યુબ ફેસબુક વગેરે માધ્યમો થી નિત્ય તો આ બધા ઉત્સવો ને ઉપર નિહાળો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને જે આપણી ગુરુકુલ પરિવાર ની ચેનલ છે અને રેગ્યુલર અપડેટ માટે બેલ આઈકોન ઉપર ક્લિક કરો आम करने की सतत सारी साथे देवदर्शन माटे प्रवृतिओवदर्शन माटे सतत जोड़े रहशो